ए, आवो, आवो। मारा वाल भटूरी आओ। मारा वालकुडा एवा नाना नाना मुझु के नारो। अरे वा, बार खबर छे, आज एक सरस मजा ना दिवस छे हो भाई। अरे आज मा रियांशी रहे छेने। ए नो जन्म दिवस छे। વિહાન પણ છે એની સ્કૂલ સનફ્લાવર ના બાળ દોસ્તો પણ વાર્તા સાંભળે છે ઓહો હર્ષિલભાઈ ને નાની નૈરાબેન અને આ મુંબઈમાં બેઠા બેઠા સાંભળજો ધ્યાનથી સાંભળજો અંજના ભગવતી ની આ વાર્તા છે તેમણે મને કઈ છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ખુશી પોતાના ઘરમાં ખુશી રૂ કપડાના થોડા ગાભા અને દોરા વગેરે લાવી તેમને પોતાના તીણા દાંત વડે કાતરીને બિછાવવા ઘરમાં તો જાણે પોચું પોચું ગાદલું પાતરું હોય એવું લાગે તેમની કાળજી લે દૂધ પીવડાવી મોટા કરે એ રીતે બચ્ચા તો રાતે ન વધે એટલે દિવસે વધતા ગયા થોડા દિવસમાં તો બચ્ચા એ સળવળ શરૂ કરી દીધી તેમના નાના નાના પગમાં જોર આવ્યું આવે અને પ્રેમથી પોતાના બચ્ચાને ખવડાવે હો કાનવ ભાઈ એક દિવસ મા એ બધા બચ્ચાને કહ્યું હું તમારા માટે મમ્મ લેવા જાઉં છું ખાવાનું લેવા જાઉં છું હમણાં તમારી સરવળ સળવર ખૂબ વધી ગઈ છે પણ તમારે આપણા ઘરની બહાર જવું નહીં તમે થોડા વધારે મોટા થશો એટલે હું તમને મારી સાથે લઈ જઈશ બધા બચ્ચાએ માની વાત માની પણ એક તોફાની બચ્ચાએ ન માની તેનું નામ હતું ખુશી તેને બહારની દુનિયા જોવાના ધખારા બહુ હતા કે બહાર શું હશે એ તો બખોલમાંથી બહાર નીકળું झाड़ी डाड़ी, दोड़, डाड़ी होशी थोड़े दूर पोची गयी दिशा जी नहीं रियांशी ते खुशी भाई तो मूंझे कर એટલા માં ત્યાંથી એક ઉંદર પસાર થયો છું ચું ચું ચું કરતો તેને જોયું કે ખિસકોલી નું બચ્ચું તો રડમસ થઈ ગયું છે અને પોતાનું ઘર શોધે છે ઉંદર તેની દયા આવી તેને કહ્યું ચાલ ભાઈ મારા ઘેર ચાલ મારું ઘર અહીંથી નજીક જ છે ખુશીભાઈ તો ઉંદર પાછળ પાછળ ગયા ઉંદરે તો જમીનની અંદર દર બનાવ્યું હતું તેનું દર એટલે જાણે ભૂલ ભૂલામણી અંદર બહાર જવાના કેટલા બધા સંગ્રહો બીજી જગ્યા એ નાના નાના બચ્ચા સુતેલા એક હતી છી પી કરવાની જગ્યા ખુશીભાઈ તો ઘર જોઈને દંગ થઈ ગયા ઉંદરભાઈ ના થોડોક નાસ્તો પણ ઉડાવવો એમણે घना प्राणियों घर बना रहे खुशी भाई के घर शोधी का આગળ જતા એક ચકલી બાઈ મળ્યા ખુશીભાઈએ કબૂલ કર્યું હા ભૂલો જ પડ્યો છું અને પોતાનું ઘર શોધું છું મારું ઘર શોધું છું ચકલી કે જુઓ સામેના ઝાડ ડાળીએ મારો માળો છે નાની કુની ડાળીઓ હું વળી ક્યાં રહું મારાથી કોઈ ઈંડા ને ઈજા પહોંચે તો ઈંડ ફૂટી જાય તો આમ વિચારી ને માળામાં રહેવાની ના પાડી ચકલી કે ખુશીભાઈ જુઓ ખુશીભાઈએ તો સુગરીનો માળો જોયો પણ તેમને થયું આ માળામાં મારાથી રેવાય નહી હું તો નીચે પડી જાવ આમ વિચારી તેઓ આગળ ચાલ્યા બોલો આગળ જતા એક મધમાખી મળી ખુશીભાઈ ને જોઈ ને મધમાખીએ પૂછ્યું ઘેર નો ઇતરા આવો મારે ઘેર મધમાખી નું ઘર એટલે મધપુડો સટકોણ આકાર ના કોષ કે ખાના વાળો મીણ માંથી બનાવેલો મધ ભરેલો મધપુડો લટકતો હતો કેટલાક માં તેમના ઈંડાકમાં તેમના બચ્ચા હતા નાના નાના ઓરડા કોષ એટલે મધમાખી નું ઘર તો એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખું અમે બધા સંપી ને કામ કરીએ છીએ આ રિયાની જેમ અંશભાઈ ની વિહાનભાઈ ની જેમ એમ તો કીડી અને ઉદય પણ અમારી જેમ સમૂહ માં જ સંપીને રહે છે આગળ ચાલો હવે રાત પડવા આવી હતી ખુશીભાઈ ને પોતાના ઘરની પોતાના ભાઈ ભાંડુઓની અને સૌથી વધારે તો માની યાદ આવતી હતી માની ઘરોના ઘરની તો સામે થી માં નો અવાજ સંભળાયો ખુશીભાઈ તો રાજીના રેડ થઈ ગયા માને જોતા જ તેઓ ગળે વળગી પડ્યા માં પણ ખુશીને જોઈને ખૂબ હરખાઈ ગઈ એને ઘેર લઈ ગઈ માની માફી માગી લીધી ભાઈ ભાંડુ અને મા ને ભેટી પડ્યો એને ખુબ આશ થઈ પછી ખુશીની આંખ માંથી ખુશી ના આસુ ફૂટવા थोड़ी वार वातो करी नी जोड़े ये तो लपा, उंगी गयो। पंखी ने माखी ने पूड़ो खुशी ने बखोल उदय वाग ने गुफा कीड़ी ने दर ने वालू पोता તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા તમારા ભાઈ બહન બેનપણીઓને કરજો પાછા હો રિયાશીબેન આવજો